હું છું વાર્તા કહેનારો અરે વા આજે તો તમે બધા રમી રમીને આવ્યા છો વાહ ભાઈ સાંભળો આજે હું તમને મુછાળી માં ની વાર્તા વાર્તાનું નામ છે ઠાગા ઠૈયા કરું છું ત્યાંથી સાંભળજો પૂરવાબેન એક હતો કાગડો અને એક હતી કાબર બંને જણાની દોસ્તી થઈ કાબર તો ભાઈ બહુ ભલી અને ભોળી પણ કાગડો બહુ પાકો ભારે લુચ્ચો કાબરે કાગડા કહ્યું કાગડા ભાઈ કાગડા ભાઈ ચાલો ને આપણે ખેતર ખેડયે આ દાણા સારા થાય તો આખું વરસ ચણવા જવું ના પડે અને આપણે ચાલો ચાલો પછી તો કાબર અને કાગડો પોતાની ચાચોથી ખેતર ખેડવા લાગ્યા હોત અને થોડી થઈ ત્યાં કાગડાની ચાંચ ભાંગી ગઈ એટલે કાગડો લુવારને ત્યાં એ ઘડાવવા ગયો કાબરને કહેતો ગયો ઠીક પછી કાબરે તો આખું ખેતર ખેડી નાખ્યું પણ કાગડા ભાઈ આવ્યા નહી કાગડા ભાઈ ની ખોટી હતી એટલે ચાચ તો ઘડાવી झाड़ पर बैठा बैठा लुहारती कूदती जाने का चालो ने खेतर तो खेड़ गोवीए कागड़ो बैठो बैठो के કાબરે રૂપાળો બાજરો વાવો અને થોડા દિવસમાં તો એવો તો સરસ મજાનો ઉગી નીકળ્યો કે આ બસ જોઈ લો એટલામાં બાજરો પાછો નીંદો થયો એટલે બોલાવા ગઈ એ ઘાસ કાઢી નાખવા માટે જઈને કાગડા કે કાગડાભાઈ કાગડાભાઈ ચાલો ચાલો બાજરો બહુ સારો હોઈ ગયો છે પણ હવે આપણે ઓલું નકામું ઘાસ કાપી નાખવું પડશે નહીતર આપણા માલને માલ ને નુકસાન સારો નહી ઉગે પણ આપણો કાગડો તો ભારે આળસુ એને ઝાડ ઉપર કાબર બાય આવું છું કાબર તો પાછી ગયો અને એકલીએ ખેતર આખું નિંદી નાખ્યું નકામું ઘાસ હતું એ બધું એકલીએ કાઢી નાખ્યું થોડો સમય ગયો ત્યાં બાજરો કાપવાનો વખત આવ્યો એમાંથી દાણા કાઢવાનો વખત કાબર વળી કાગડાભાઈને બોલાવા ગઈ જઈને કાગડા કે કાગડા ભાઈ હવે તો ચાલો ભાઈ આપણે તો બાજરો કાપવાનો વખત આવ્યો મોડું કાપશું તો નુકસાન થશે લુચ્ચા કાગડા કહ્યું એકલી આખા ખેતરની કાપણી કરી નાખ્યો કાપી લીધો બાજરો પછી તો કાબરે એ બાજરાના ડુંડા માંથી બાજરાના દાણા કાઢ્યા અને એક બાજુ બાજરાનો એક ઢગલો કરો અને તૈયાર કરી લીધા છે તમને ગમે તે ભાગ તમે તમારો રાખી લો કાબર તો બહુ સારી હતી ને હે ભાઈ વગર મહેનતે બાજરાનો ભાગ મળશે એ જાણીને કાગડા ભાઈ તો ફૂલાઈ ગયા ઓ હો હો કે આપણે તો કઈ કામે ન કરું અને આપણને તો કાબરને કહ્યું ચાલો બેન તૈયાર જ છું બોલો હવે એની ચાચ બરાબર થઈ ગઈ કાબર મનમાં બોલી તમારી ખોટી દાનત ના ફળ હવે બરાબર ચાખશો કાગડા ભાઈ આવું મનમાં કીધું હો પછી કાગડો અને કાબર ખેતરે આવ્યા કાબર કે કાગડાભાઈ કાગડા ભાઈ તમને ગમે તે ઢગલો તમારો કાગડાભાઈ તો મોટો ઢગલો લેવાને માટે એ ઢગલા ઉપર જઈને બેઠા પણ જ્યાં બેસવા જાય ત્યાં ભાઈ પગમાં ઓલા ખે ઓલા બાજરાના ડુંડા હતા એ ખૂંચી ગયા અને આંખમાં કાનમાં મોજ કર્યું આવી રીતે કાબરે કાગડાભાઈ ના પાઠ ભણાવ્યો હો ભાઈ મજા પડી ને તો કાગડાભાઈ ની જેમ नहीं करवानी, बराबर ने काम करवानू, मजा मजा करवानी, करने जलसा करने भाई काले, का बीजी वार्ता कई जो।